બીજા બધા બુદ્ધિ માંથી કામ કેવાય મોક્ષ ના થાય ના બેન બુદ્ધિ વાળી હતી બુદ્ધિ ઘસે જાય અમારી ને હવે હાથ એનું આટલા નાની પુરુષ હતા એ દાદાની જેમ બહાર કેમ નહી પડ્યા વધારે ગુપ્ત કેમ રહ્યા અક્રમ માર્ગ હતો માર્ગ હતો એટલે ચિંતા કોઈ નઈ એમની પોતાની ચિંતા બહાર ની ચિંતા હતી અંદર ની ચિંતા નથી અંદર આનો બહાર ચિંતા થાય અને આ અક્રમ માર્ગ છે અંદર બહાર બધી ચિંતા આ તે માર્ગ જુદો તો સાધુ થી પાણીમાં પગ ના મુકાય છતાં પાણીમાં તરીને નદી ઓળંગી ને એક સાધુ શ્રીમદ પાસે નાન લેવા ગયા હતા એ વાત સાચી છે સાધુ કઈ છે સાધુ નથી ને આ કોને માટે વાત છે સાધુ થઈ રહ્યા સાધુ થઈ ગયા સાધુ સાધુ સાધુ તો કોણ નામ કેવાય કે જેના ક્રોધમાન માં અંધા પડી ગયેલા છે કોઈ ને ના કરતો અને આ તો આપડે કઈ મારા બાપજી તમે બરોબર નથી કે સાધુ જ નથી સ્વાણી ને પડે થઈશું ના પડે થઈશું કહું પડ્યું આ તારી બાબત આમ ત્યાં દાદા કાનજી સ્વામી હતા ને એ બુદ્ધિ માં કે જ્ઞાન માં કેવાય બુદ્ધિ બુદ્ધિ ધીરે ધીરે લાભ થાય છે પૂરેપૂરો થયો નથી થાય છે શું કાચું રહે છે સામાયિક એનું પરિણામ થતો જાય તારે સમજ પડી જો તો આવડે ટ્રાય કરી આ ભપેન્દ્રબેન તો ઈતે આમાં કે છે તે ભપેન્દ્ર આ કે મામા દેખાય અને અંદર એ કે શું દાત માલે કા ફર્સ્ટ વાર ગયા ના કે શિખાર રો જે છે કોઈન 70 તો નહિ લડને સરસ કેમ છો તમે ભલે એક છો ને ટક સિગલ ઇન્ડિયા કંપની માં છે ચેરમેન સાહેબ अक्रम विज्ञान दस लाख वर्षे प्रगट थो आज बुद्धि वाला मोक्ष केदारे हसे નવી જ જાતનો નફો એમને લિફ્ટ બઉ પૂનિ સારી તને કોણ ફર એની મે મારી પાસે બુદ્ધિ છે લાગી કહું પણ એમ નથી ખબર કે બુદ્ધિ હોય તો અહંકાર હોય ને અહંકાર હોય તો પેસા નઈ મસ્તો આવું દાદા મહાવીર સ્વામી ને આટલા ઉચ્ચ હાથમાં જેવા મહાવીર સ્વામી ને પેલા કઠિયારા એ કાન માં હતા અને પેલા નાક નાક પર કરડ્યો એવા માવી સ્વામી એવા કેવા કર્મો કર્યા છે પેલા ના જન્મો માં તે અવતારમાં આવું થયું હા એ મોટા ને મોટો કર્મ હોય એમને છે તે રાજાના અવતારમાં પોતે ઊંઘ ના આવે તેથી પ્રધાન ને કે આ બધા જે છે એ બાર વગાડે ને હું હોય વગાડે મને ઊંઘ આવતા ભરી વગાડે પછી બંધ કરી દેવાનું એટલે બધા વાજી ને ત્રવા ગયા કરે પણ એટલે પછી રાજાજી એ થોડો જાગ્યા પછી મેં આ લોકોનો ઓર્ડર કર્યો છે મારા ઊંઘવા માટે વગાડવાના છે આ તો એમના તાણ પડ્યા છે राजा प्रधान ने बोला जगड़े प्रधान खूब ठपको आप राजा जी कहते मेरा साया से कौन एम बहु ए खीला <laughs> नहीं करू दादा हूं जो कई कर અને જે અક્રમ વિજ્ઞાન થી મોક્ષ પામવો એમાં મોક્ષ પામનાર ની પુણ્ય અક્રમ માં બહુ કેવાય કે નહીં કશું કરવાનું નઈ ના ના લીપ માં જવું આપડે વામ કેટલા વાગે નીકળવાનું ના થયું હે વાત છે આપડે કરીએ વાંધો નહી આપડે વાંચું ખેલાડી દાદા ખેલાડી છે આવો ભેલા ભી એવું જો ના હોય ને અત્યારે આવો પેલા તમારું શું ચાલ છે સંસાર પડીએ ને ને ફાઈલો તો ઘું મારી ફાઇલો ભાવના જ એવી ચાર બધા માંથી જાય દાદા નો આનંદ है कि दादा तम छोतेर वर्ष थे चश्मा के बदब जश्मा ચશ્મા આવેલા ચશ્મા હતા નઈ કે દોઢ દોઢ ન બધે તો આમ કરી જેવો દેખો છું ચમકાયેલો વંદ્રા જેવો દેખાય કઈ નથી હા એવું કેતો નથી લાગતા નથી એકસો ને પાંચ ઓછામાં ઓછા દાદા યોગ કેટલા વર્ષ નો છે આ દિશામાં કોઈ ગયા કોઈ એ દિશા પછી એક દિવસ એ કહે છે કે આપડે આ પેલા જ્યોતિષી સારા સેન્ડ છે લોકો ગામ ના ગુર્શન કરતા સમાજ તો આવું લોકો તાલ શું બેઠે કહીયે તમને શું બેઠું મેં પણ ઉપર હા ઉપર પાંચ ના મારે ખૂટતું હોય તો બીજા બધા પામે ને તમારું જ્ઞાન ના એ બધા પામશે રો ને પામે એવું કરવાનું આપડે વ્યવસ્થિત તમારી કલમ ત્રણ ને વ્યવસ્થિત પ્રમાણે થાળી આવી એ કઈ જરા ખાઈ હોય તો ફક્ત ખાઈ હોય તો આગી બાકી ગઈ બીજું બધું જમી લે એવું મકાન કે સારી થઈ છે ખાલી મીઠું વધારે પડવું છે એવું કેવાનું ના એવું કશું બોલવાનું જ નહીં ને કહી ખાય આપડે ખાલી કહ્યું કે અમે કઈક ચમકાવાના અમારે કેવું પડે તમને પોતાને ખબર પડવાની આપડે કહીએ તો ખરાબ લાગે કારણ કે છે અમારું એમનાથી ઘી ધરતું હોય તો કશું બોલ ને અને મારા ધંધા ને એકદમ પલાન કેમ લીધા તમારામે તમારા દાદા એટલે મારે બોલવાનું તારોજ પૂછે એ રોજ પૂછે તકી છે તે કોઈ તરફ કાગળ લાવે ત્યારે પાછ બીજા ભૂલી જાય તમારે પૂછવા અમે કઈ તમને ઠીક લાગે મર્યાદા સચ લોકો શું સમશે મર્યાદા સચ પછી તમારે જે ખવાનું ખવાનું તમારે પૂછવાનું એ તમારું અમારે એમ કેવાનું કે તમને જે ઠીક લાગે તે આપડે એક બે લોકો એક રાખો ભાગ્યા નથી મધ્ય જ નહીં મધ્ય નું સ્થળ રાખવું નઈ ને જ્ઞાન નતું તો મધ્ય નું સ્થળ ને પૈસા જાય તો નહીં પણ મધ્યજ ના આપડે હજી પાંચ પચાસ વધારે હજુ કાચે તારે ખરાજુક પંચોતેર ની હતી ને પંચોતેર પહેલી આપતો તેને ઉજવવા નથી તે હું લેતો ને પછી અમારા કામ આપી દેવાના છે મિલ ને ત્યારે પૈયા હાથમાં જ હું કેવાડ મારો શું મારી માધે હશે તે દાખી દેવા પછી યો હતો અને આપે સંપતિ કે શું લેપતિના સંઘપતિ વડોદરા હતું આમ બેઠો આમ બધું કરે ધર્મ જેમ જેમ અનુકૂળ આવે તેમ બેઠો શું કે પેલે બીજે ગાય ધર્મ ના દુખે છે તમારા દાદા કાયદો બહુ મોટો છે પરમ વિનય ધર્મ પરમ વિનય નો આમાં ગયા પરમ વિનય તો ના રેખાય વિનય નો તમને એમ લાગે કોઈ માણસ વડાપ દિવેલ નહી બીજા બાજુ ને દિવેલ લઈને ફરતા થાય પચાત ટકો પછી પછાત ત્યાં નહી ખાધેલો કયા પ્રસાદ પ્રસાદ ને બુ ચાતી છે થોડું થોડું પચાસ સર બધા બધા થાય મારે પછી હાથ દુખે છે રાત દુખી જાય ને લોકો વધી જાય બોલો ના ભાઈ માસ માસ પગવા ના થઈ જ બાળકોને પોતે જાતે ના જાય બોડી નીકળે છે એલ્યુમિન લાઈટ એકદમ દાદા ભગવાન થ્રુ પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી શ્રીમંદર સ્વામી નમસ્કાર ના તમારી પ્રસાદ ની ઉમર મારી જેટલી બેતાલીસ તેતાલીસ મારા તેજેન્દ્ર પ્રસાદ ની ના તેજેન્દ્ર પ્રસાદ પ્રમુખ સ્વામી ની ખરી એમ બહાર જ એમની ખરી એમ ભાદર છે ભાભી ને અમારે ત્યાં અમારે તમારે મકાન જવું વધુ છે તમે અહીં રહ્યાજો કયું આપડે અમારે ત્યાં રહેવાનું નહીં એ ભાદર માં તમે આપડે જો આખું મકાન ખર્ચાય ને તમે એટલે મારા ભાભી ત્યાં રહ્યા છે એટલે પછી મને ક્યાં પ્રમુખ સ્વામી કરાવ્યો મેળે બધી ગયા હતા મને તો એવું લાગે ને કે આ યોગી મારા નથી મને તો પેલો એવા જેવું લાગે ને તેમાં મળે કયું મધું તમે બાળક જેવા બધા યોગી મારા નથી બધા હમણે છે મંદિર બંધાયું અમારે ભાભી સાથે પોતે જાતે રહીને બંધાવડાવ્યું એટલે પૈસા પોતા નહિ લોકો ના પૈસા પણ રહીવટ પોતે કર્યો પાદલ માં પ્રિય નું મંદિર હતું પેલું પેરું મંદિર તો હતું બંધાયું પછી અમારું ભાઈ ત્યાં જે કાઢજ શું કર્યું અમારા માથમાં આવે તો હું પાંચ હાજર આપીશ પણ અમારા માથમાં આવી ના શકે આપી દે અમારો ઘોડો આવો તેમષ વિજ્ઞાન ज्योतिष विज्ञान साज्ञानी कलम त्रो एना भंग ते थोड़े रोको ज्योतिष विद्या કે ભાઈ અમુક આ ગ્રહો હતા તદ્દન હતું ના પડે જાણકાર હોય તો થોડું સાચું પડે પણ જીવતો છે તો હજી જ્યોતિ ના ભાઈ શું કહેવાનું છે ને ના જાણ્યું જાનકી ના સવારે શું થવાનું છે હા બધા આવડાવટા રીશા મિત્ર મુનિયો બધા કઈ કઈ કઈ નું કઈ કઈ શું કરીને ખોટું પડ્યું બધું માણસ નો જીવતો છે તો આ વર્ષ કરે અહંકાર જીવતો હશે ને ત્યાં સુધી બાકી આ લોકો કેસે બનવાનું છે આપણે કહીએ તો બંધ રાખે ગાડીઓ ચલાવ આવે રસ્તા પર ચાર ગાડીઓ ચલાવે બંધ રાખે જે બનવાનું છે બનવાનું છે તો એનો અર્થ ઉધો કરી નાખ્યો છે શું હોવું જોઈએ તે તમે કહું ઉગાડી નાખે ગાડી અથડા સાવધાની પૂર્વક ચલાવો કહું અને પછી અથડાય તે પછી શું